આવો હું આટલો બધો કરે નાખુ પટેલ છો એનો અડવા ખાધો તમે આપડા ગુજરાતી ભાષામાં શું કરતા જે થોડું દૂધ પી સુધી જાવ છો જાગો છો ના પછી ઊંઘી જાય પછી અંદર ગયો પરિણામ નાસ્તે ઘર રહેતા નથી જાગૃતિ બિલકુલ જાગ્રત નથી આ વિજ્ઞાન માં જ ઉતરું નથી બધા તમે અંદર છે જાગૃતિ એટલી બહાર છે આ તો બધી સર્જિયાત છે ભાઈ આ તો આપડે કહીએ તું ના જોઈશ જોઈ લે આપડે ક્યાં ઓફ ને જો તારે થવાનું નથી કે તો પછી એવું જોડીઓ વાળાને કહીએ કે બંધવાનું છે મીઠા થવાનું નથી કરીએ આપડે આ ગાહો કે શું કર્યું છે રોડ ઉપર ના માણસ ને કઈ બંધ વખત ભાઈ આપડે બનવાનું છે ભરવાનું એવો વ્યવસ્થિત નથી આપી છે સાવધાની પૂર્વક ચલાવો કેવું અને પછી અથડાય એ વ્યવસ્થિત શું કરતી અથડાય તો અમારે કહ્યું જય સશ્રી કાલ બસ વાજો તો આપળો ગયો અને પેલા ના ભાગ્યો રહ્યો આ આપળો ગયો આપળો ઇત ના ગયો સરસ શું ડાગર તો આયા ત્યારે એટલે એટલે તમે એટલે તમે છે વકીલ ગયા પછી એટલે એલર્ટ પણ એને જ છે પણ પછી પેહલું પહેલું છે તે એ પછી ડિલેસ પછી એલર્ટનેસ અને પછી એને છેલ્લો ગ્રેડ માં હું લાવું એક્ઝેક્ટનેસ માં શું એક્ઝેક્ટનેસ બધી જ જગ્યાએ જાગૃતિ શું કહ્યું એક ક્ષણ પણ આ જાગૃતિ ઊંઘમાં જાગૃતિ ઊંઘમાં જાગૃતિ રહેશે કે ઊંઘ માં જાગતી રહે છે અહીં તો વિધિ કરતા કરતા હું જાઉં ને તો મેઘો થાય પેલા વિધિ તો પકડાય પાછા ઊંઘ આવી જાય ત્યાર પછી જ્યાંથી જાગોતા ત્યાંથી જ પકડાય ललित भाई ना एक प्रश्न दादा चंद्र किस्टो अखतरा कर ना कहवा करे तो दादा रॉकेट रॉकेट लाइने जाए त्या बीजा ग्रहों पर चंद्र उ तो કરે ને આપડે હું દખલ કરવા બદલો મળશે વિફરે નહિ આ લોકો મોટા લોકો ને આપડે ચીડીઆઈ કહીએ પણ જયારે વિફરે થાય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 માણસ પોતાની સાધારણ કોમલ ભૂલ તો સાધના દેખા થાય એમ દેખા માં આવે એમાંની એક ભૂલ જો ફરી કાઢે માણસ તો એ માણસ ભગવાન થાય એક જ ભૂલ ફરી કાઢે પોતાની ભૂલ ના કરે કોઈ દેખાય લુભાઈ પણ દાદા એ કહ્યું કે શોખ કરવાના શોખીન નહિ થઈ જવું આનું શોખ કરવાનો દાદા એ મહિના બે કાત થાય બીજું કહેશે મગતર થઇ જાય ને થતું છે મને દુકાન વાત ટપા ટાઈમ થઈ ગયો છે પણ રવિવાર જો કોઈ કહેવાય ના થાય પણ મોટલ વિચાર થોડી જોડે રવિવાર નો દિવસ યાદ આવ્યો આ સંજોગ ભેગા મળતા સરખો થાય આ મળે આ મળે તો પેલો ના મળે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 મંડે અરે ટ્યુઝડે દુકાન બંધ પેલા દુકાન બંધ સંજોગ ભેગા ના થયા બીજા ગયો ત્યાં ત્યાં તારે દુકાન ખુલ્લી હતી સર પછી અંદર દઈ બેઠો છે એ સરિત ના એટલે પૂર્વગ્રાસ નાધીન પુરસ્થ તો કર્યો આ જયારે કહેવામાં આવે છે ને પ્રયત્ન સહજ પ્રયત્ન એટલે પૂછાદ ખરેખર પુરસાદ નહીં પણ આપડે પ્રયત્ન કર્યો પણ છતાં ભેગું ના થયું થયું ત્રહ ના થઈ કયું કર્મ નડ્યું કયત્ન નડ્યો પ્રયત્ન કર્યો તમારો ભાવ બરોબરનો ચોક્કસ નહીં ભાઈ કાતો હશે ક્યાંક ના ભાવે પૂરો બીજા દિવસે પાંચ છ જણા બેઠા હોય વાળ કપાવવા માટે હા આપણી પાસે ટાઈમ નહી હોય કે હવે પાછું પાંચ કલાકમાં જવું છે ઘર હા તે પાછું આવતા રહેવું પડે હા એટલે અમે આવું ટાઈમ બધા જોતા જોતા સાયટી ના રવિવારે માહિતી ખબર અને એ બોલવા કઈ ગયું એટલે જો આપણે એવું નથી આવી રીતે ના જોયે લોક શું હું ગયો મળ્યો નહી તો એમ બોલે અડધો કલાક વહેલો આવ્યો અરે આપડે વહેલો આવ્યો નથી આમ કર્યું આમ સાત આમ કર્યો આમ સાત બે લોકોને કઈ દે આમ હત તો છોકરા ને ઉપર થી પેલું પડ્યું હમ ત્યારે પેલા છોકરાને હાથે ના થાય પગલા નું આ થઈ ગયું હવે આમ કર્યું હતું આમ થાત નો ટાઈમે બગાડશું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 આંગળી અંદરથી રે તો પછી થવાના ચાન્સી પછી નહીં કેવાય હા થઈ ગયા પછી આમ કર્યું કે ટાઈમિંગ બગાડે છે મગનમારી કરે છે હું શું કરું મારાથી મેં આમ જોવા જઈએ રાત ગાડી હું શું કરું ચક્રાઢવા જાય તો બે ને કહ્યું કોઈ નો દોષ નથી આવી બિચારી બી જાય બિચારી પણ આવા ને આવું બધું વચ્ચે સંસારમાં પૂરા મૂકેલા દાદા થઈ ગયા મને લાગે બઉ ડાયો માં હિસાબ છે ટુકતે નથી બતા નામ સુ કેવાય છે સી પેસે કેમ કુદરત નથી આપતી વ્યવસ્થિત અઠવાડિયા એક દાદર રે ઇમરજન્સી ઇમરજન્સી રૂમ પણ ચાલવા જ ને તમારે કમાવા જ પણ તમે ફરજ થી બંધેલા જ છો કમાવા માટે અને ડોલર તમારે જોડે ફરજ થી બંધેલા છે આટલા આવવા જ હોય છે એમાં તમે કરશો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 ડોલર નું જો મરજ્યા થો ડોલરને પોતાને મરજી એની મરજી મુજબ પણ જવું તો તો ખુબ ગ્લોબલ માસ હોય તો જાય ના આવે પૈસા ફરજીયાત બંધારા હા હા જગત માં પૈસા ખોરવા નીકળ્યા એનો સપના છે ખોરવાના વા ને ભાઈ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 તમને પહાડ નથી તમારો ગુણ નથી મારો મારો ગુણ ને ખવાય કર્યું એટલે મરજીયાત કરી એકદમ છોકરાએ બોલતો હતો તું આ હું દેવું ના કરાય નહિ એ તો છોકરો દારો છે ને તમે કોને ભણાવો એમ પૂછે તો શું કહું બોલે આ બાબતો વૈજ્ઞાનિક બાબતો ભોન બધે ભ્વાર્થ આવડે આ શ્વાર્થ એ પરમાર પરા છે પાછો પરમાર થય નથી એ સ્વાર્થ પરા છે ગમથી ભાઈ પરા આ લોકો જે કરે તે પરમાર્થ નથી પદાર્થ છે ગાય દો અને કુતરાંત આવી જ ગાય દો કુતરાંતોઈ લોકો ને નુકસાન કરી આરામથી પાછળ કરોડ કરી છોકરા જવાબદારી પોતાની છોકરા મજા કરતા જવાબદારી કર્યા કોન્ટ્રાક્ટ વાટી બોટી કરી જવાબદારી તો આ પૂછવામાં આવશે પડી એમ ખોટું થાય એ ફરજિયાત કરવું પડે છે ખોટું પણ તે પસ્તાવો કરવા ફરજીયાત કરે છે માર સારું થાય છે તે ફરજિયાત છે પણ ખોટા પર પસ્તાવો કરવો જોઈએ શું કરવું જોઈએ શું કરવું હવે મારે ભાઈ ગયા આવું કામ ક્યાં આવ્યું પસ્તાવો કરતા કર્યો નહી હોય ને સારા હા ખોટું કામ થાય તો પસ્તાવો કરવો મારે પાસે આવું કઈ આવ્યું ઢા�લ શા�૱લ. ા�઱�લ દા�૱લ. ા�઱લ કહલલૂ ઼ભલ૮ મારલે મિં સિં હહ દા�લ દાલળ૦લ. બેંક માં જતા નીકળે તો હું ગણવાનું શું એમનું ગણવાનું છે કોઈ હોય તો એક બે ઓછી હોય બે નો તો હોય એવું નિયમ નહિ કોકમાં હોય એ લોકો ડૂટી બાઉન્ડ હોય છે કે હોય એવા પૂરી હોવી જ છે તેના સારું ચોપડી એવું શું કર્યું નહી ના કરે એવા ટાઈપ્રનવા તો એવી જાત ને એવા પેકેજ આવે કે મૂકો એટલે દસ કરોડ થઇ જાય પાંચ કરોડ થઈ જાય એટલું બરો તમે એટલા લેવલ માં વાળી જાય ઓછા હોય ઓછા હોય એમ જો ઘરમાં શંકા પડે તો ઘરમાં બહાર જ ના હોય ને હેઝેર છે માની ઘેર જઈ જાય ઓછા ટાઈમ કેટલો બધો જાય મહારાજ કે છે મારે કેસે એની સેવા કરવા ગયો હતો તેર વર ના પગડા ગયો હતો તારા મહારાજ ખુશ થઇ જાય મારે ભગવાન તને બોક્સે લઈ જશે કે મારા ફરી ના બોલ આવું બહાર વગી ગયા પછી એના બીજા વર્ષો થઈ બારે ભારો બોલ તું એના કરતા મારે ઘેર છું કોણ કોણ મારે ભગવાન માથે ના દેવા માથે ભગવાન ના જોઈએ જન્મ્યો નથી મારે માથે કોઈ જોઈએ જ નહી માથે ફાધર મધર કોઈ ગુરુ હોય તે માથે ઉપર થઈ નથી અગર કોમ માથે લઈને ફરવું રગર કોમ ના મારે માથે જોઈએ જ નહીં મારું ઉપરી જ ના હોય શું શું માથે હોય પછી જીવન જ કેમ નામ કેવાય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 ભણવા ફાધર અને બ્રધર બે વાત કરતા હતા ધંધો કર બ્રધરનો કોન્ટ્રાક્ટનો ધંધો હતો વડોદરા શહેરમાં એ ફાધર એક છે આ મેટ્રિક પાસ થઈ જાય એમ બરાબર એટલે એને લંડન ઇંગ્લે ઇંગ્લેન્ડ મોકલી દે પછી ભણીને આવે કરતા તા એ સુબાની જગ્યા બની જશે આ વડોદરા સ્ટેટમાં અમારે અમારે એક પિત્ર કુટુંબના હતા એ સુબા હતા એટલે અમારા ફાધર એમ થયું કે મારો એટલે હું શુભો થાતર ને તમે બેન મહારાજ માં જો મારું શું થાય ઉપર સરસુભો ટાઈ કાબો બતાડો સરસુભો મને દફડાવે એવું કરી મારે પુહારી નો બળી ઉપરી કરવા માટે જગત આવ્યો નથી કરે તો કઈ ભાઈ ભાઈ નહી અડવા દે ભાઈનું ના માન એટલે પછી નહી અડવા દે ત્યારે પાનની દુકાન કરી શું કર્યું હા ખવડાય આપણે પછી ભાઈએ કહ્યું આ પૈસા આપવા શું કરે થશે જે કહીએ છીએ હિસાબમાં કઈ આમ કરીને ધંધા પર ચાલે છે મને તો કોઈ પણ સામા આપો ને એક્સપર્ટ પણ વાર નહી મહિનામાં એક્સપર્ટ શું કરું મહિના ઉપરી ના જોઈએ ઉપરી સ્વીકારવા તમ ઉપરી સ્વીકાર ઉપરી પડ્યું એમ ઉપરી સ્વીકાર્યું ખ્વારી કાઢ્યું કે તમારો પણ ઉપરી નથી એમ ખરી શું કયું મારો તો નથી ઉપરી પણ તમારો કોઈ ઉપરી નથી કોણ ઉપરી છે તમારું વર્ગમાં ઉપરી હોય મા બાપ તો એનો હતો ને એ તો આપણે ઉપકારી ચક્સ ઉપકારી જોયા જાણીએ આપણે શું કહ્યું નાના હતા મોટા તો સમજે ને એનો ઉપકારી પણ છે ઉપકાર નું ઉપકારી ઉપરી પણ છે કાયમ નું ઉપરી પણ ઉષિત ભગવાન શું કહ્યું સાહેબ નું ના છે આ સ્ત્રી નો સ્ત્રી બોસ કહીએ આપડે ખવડાવ હતો નહિ પણ રિલેટીવ સાહેબ આવું બધું ખવડાવે પીવાનું બોસ ના ખવડાવ બોસ નહી પણ તમારું ખરેખર ઉપરી કોણ છે ખોરી ઉપરી છે તમારું ખરેખર મારો ખરેખર ઉપરી કોણ હતું તમારો ખરેખર એ જનામો ના ભાઈ ઉપરી હોય તો મોક ના હોય ઉપરી હોય તો મોક ના હોય ઉપરી ભાઈ ગોળું પસંદ પડે એટલે તમારી બ્લેન્ડર હું પટેલ છું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 ધનસુખભાઈ તો નામ છે ઓળખવાનું સાધન છે શું છે લોકોને ઓળખવાનું સાધન એ માય લે ધનસુખ નો ટાય શું તો ઓળખવાનું સાધન છે પણ તમે તો ના ખરેખર ખરેખર અરે ભાઈ નામ તો વાર ધનસુખભાઈ તમે ખરેખર અને એક રોંગ બી લીધાથી લાબાઈ નો ધણી થયું મોટા ધણી આયા ગાય હોય સ્ત્રીઓ કાયમ ના ધણી પણ છે કાયમ ના ધણી કરી દે હું તારો ધણી જ સ્વીક્યા છે મારે શાનો જ ધણી તાર તારા કર્મ ના ઉડે સ્ત્રી પુરુષ છે કોણ ગુસ્સો કરે છે હું કરું છું તમે કોણ છો તમારું હું છું હા ભરત શાહ તમારું નામ છે યુ આર ધી ઓનર ઓફ ધીસ ને કોને ગુસ્સો આવે આગળ ક્યાં આગળ એક નો પ્રશ્ન બધા નું સમાધાન ગુસ્સો કોમ આવે છે બધું જાણું છે ગુસ્સો મને આવે છે બધા બુદ્ધિશાળી પ્રાણી એના ખોટો ગુસ્સો છે અમુક એમ કે ખોટો ગુસ્સો થાય છે એનાથી શરીર ને અસર થાય છે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 ને ખરેખર ભરક્ષા કોણ છું તમે કોણ છે ભરક્ષા નહી કોઈ નથી જે છે માલિક ઓનર છે દિસ ઇઝ માય બોડી દિસ ઇઝ માય હેન્ડ માય આઈ માય કોઈ ઓનર કોઈ નથી કોઈ નહી કોણ નથી બોલે છે મારી બુદ્ધિ મારું મન મારું ચિત મારો ઈગોઈઝમ એ બધું બોલે છે કોણ છે તે માણસ બોલતો નથી મારો ઈગોઇઝમ વધી ગયો ધનસુખ ભાઈ મારો ઈગોઇઝમ વધી ગયો છે એવું બોલે બોલતો તો તમે જો ધમસિંખભાઈ છો તો ઇગોઇઝ છો તો તમે માલિક છો ગુસ્સો એટલા ગુસ્સો એટલો કંટાવા હું હશે ચિંતા થઈ નહી દાદા બુદ્ધ નહી વાત આપણે સાંભળેલી નથી એ વાત છો વૈષ્ણ જય ભાવિષ્ઠ પહેલા કોઈ શું માગો છો તને કે પણ આ વીકનેસ કેવી દીકરે ચિંતા ના થાય અઠવાડિયે બે દર ચિંતા મળી જાય ચિંતા રહી ત્યાં તો અઠવાડિયા બે ત્રણ ચિંતા ના થાય તો બઉ સરસ આવી ગયું દુનિયા કોને બનાવી છે તમે કહો એમ કે ઈશ્વરે બનાવી છે તમારી પાસે લેવા માટે આવે તમે લોકો ઈશ્વર ઉપર ઉપર બાપો છે તમે આકાશ છે હું તો બધે કોઈ જાય નથી અને પેલા બે તેને ખાલી ઈશ્વર ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝીબલ ઇનવિઝીબલ તારે મારી વચ્ચે ઘણા ક્રિએટર છે આંખથી દેખાય ઉદ્દન ના દેખાય દુર્મીનથી દેખાય દુર્મી ના દેખાય એથી ભગવાન રહેલા દુઃખ ના આપને ભગવાન ને ત્યાં આજ આ એડ્રેસ સાચું એડ્રેસ છે બી ખોલ એ તો ખબર છે કે સર્વ વ્યાપી છે સર્વ વ્યાપી છે એ તો ખબર છે સર્વ વ્યાપી હોય તો સંડાસ ક્યાં બધી સર વ્યાપવાનો સ્વભાવ છે કેવું છે વ્યાપવાનો સ્વભાવ છે પછી કપડું કાઢી છે એટલે આત્માનો સર્વ વ્યાપવાનો સ્વભાવ છે પણ બોડી હોવાથી વ્યાપ નથી ક્રિએટેજીબલ Not in creation. Man-made is a creation. Man-made is a Man manuṣayai bana-reli cījo-se, makāno-se, thaṁla-se, veda-ma kaṣa ma bhagvāna-se. Sada-i-ne. The world is the puzzle itself. God has not created this world at all. The world is the... God is created correctly. બાય રિલેટીવ પોઈન્ટ એટલે જે અવિચારું લોકો માને કંઈ વિચારો નથી આવતા જે ભણેલા નથી જેનું વગર ડેવલપ થયેલું નથી એના માટે બોડી ક્રિએટેડ છે અને જેને ડેવલપ થયેલું છે એને વાસ્તવિક જવાબ ધારવી જોઈએ